એ હું કેમ આવી ગયો તો અહીંયા બે ત્રણ કરાલી બે ત્રણ કરાલી ભક્તિનું સાધન ઉજવળ દેશની ભાવી તો બધા સંતો બધા કામ કર્યા જ કરે બધા અત્યારે જે નવા સંતો પાક્યા છે ને અત્યારે એ બધા ચોખ્ખો મળતા ગયો કેવો આપડી વાત કરો આપડા પ્રમાણિક દેશનું ભાવિ ઉજ્જવળ કરવા માટે અહિયાં ભજન કરવા આજે જે નમન કેવું એવું છે આપણે આજે ફોલોઅર છે એયા ભજન કરવા કરતાં સન્નિષ્ઠ થઈ પ્રમાણિત થઈને બહાર કામ કરે તો બધું કામમાં લાગી શકે ને લાગી શકે કે કેમ બધું ચાલા આવું છું બસ આ લઈ જ પાછું માર લઈ જો પ્રમાણથી કામ કરે તો આજે પ્રમાણિત થઈને બહાર કામ કરે તો બધું કામ લાગી શકે ને ને બધું કામ કરવા માટે નીકળી જવું दस ते था था। तारे। तारे वो काम करते दिन रात का आटला लोग जो के, के, लो के आटला जे छे आई है એટલે વડોદરા નો ભ્રષ્ટાચાર અટકાવી કેમ ના શકે પાંચ જ માણસ હોય ને ચોખ્ખા વડોદરા માંથી પાંચ નથી વડોદરામાં હજુ તૈયાર થઈ રહ્યા મારી પાસે હું છું ને એકબનિંગ કોઈ બે વાર છે કોઈ ત્રણ વર્ષ પછી કાચું છે જરાક જોડવા તૈયાર થયા પછી આપી આ લાઈ રેલી નઈ હવે આ મુખ્યુલર થઈ જાય તમારે વાર ના લાગે ડેવલપમેન્ટ થયેલું હોય ને એટલે આ બધું સંકુલ છે આગળ તુરત થઈ રહ્યું છે તે આ હિસાબે થઈ રહ્યું છે અને હું દરેક ગામ ના સુરત ના એક ગામમાં ભરું છું એક ગામમાં મારે પહેલા કલાક રહે વાગે આમ તમારે કુદરત અત્યારે કુદરત વિતરી છે ને તે કુદરત એક વાર નું પાઠ ભજવી શું પાટ ભજવી લેશે ઘઉં જુદા પડી જવાના એટલે આ પાંચ પોણા પાંચ લાખ ની પાંચ બધી વસ્તી છે ને જે બે માસ જી ક્યાં જીવ કરો હું છું મારી ઈચ્છા હોય મારી બી હવે કોઈ ઈચ્છા નથી આ એક જ ઈચ્છા દેશ ની અંદર સાચી આનંદ ની વાત કે અમારે એવી ઈચ્છા રાખીએ તમારું જે આશક્તિ તો આ ફરે તો કલ્યાણ થી છે એવા સંજોગો બતવા જોઈએ અર્થાત વાત તો વિપીન સંજોગો છે ડાક્ટર હાડું કરવા જાય તો એ લોકો હવે મરી આવે તેમ શું થાય કે તો મત રેવા રાત ને રાત એ બહુ રેવામાં સાર નથી બહુ આવું બાજુ બોલ્યા બાદ તમારું જન્મ લઈને આચાર્ય કરવા જેવું વખત છે આ બીજું બધું ચારે આ જગત જાણવા જેવું છે આ જગત એક્ઝેક્ટલી જાણવા જેવું છે જગત લોકો જે જાણે છે એવું જગત છે જ નહીં આ લોકો જે જાણે છે ને એવું જગત છે જ આ બધું લૌકિક જાણે લોકો છું એટલે તો જ આ લોકો ઠેકાણું આવે એ તો ભગવાન સ્થાપન કર્યો પછી માણસ ને કરવાનું શું ટકા પોતે જાતે જ કરવાની પોતાની જવાબદારી પછી ઓલ એન્ડ ભગવાન કશું આમાં કરે ભગવાન ને જાણવાની જરૂર છે કે ભગવાન શું છે સ્વરૂપ છે એ જાણવાની જરૂર છે એક માણસ મોટો મિકેનિક તે મને કે છે મારે ભગવાન સાક્ષાત્કાર કરવો છે અને તે રૂપ થવું જ કે એમાં કઈ ગરી વસ્તુ નથી મોટા અઘરા વસ્તુ છે ને મોટું મિકેનિક થવું છે કેવું લાગે મારી પણ આ બધા થઈ ગયા બહાર નહી લાગે જે થઈ ગયા ચિંતા મેં કહ્યું ચિંતા થાય મારી પર બે લાખ રૂપિયા દાવો મળજો આ દરેક માસે કઈ આવું ત્રીસેક હજાર ચાલીસ હજાર માં કહી દીશું ચિંતા થાય તો બે લાખ ચિંતા કેમ થઈ છે ઉપાધિ નથી આવતી ને આવતા પેલા જતી ને દાદા ને લાભ દેતા હું આવું દાદા ને લાભ દઉં છું કાલે સાત્રી પર છે દાદા ભગવાન સારી બોલવાથી અને દવાખાના બોલે છે તો દવાખાના દર્દીઓ ફેફ દાદા ભગવાન એ સૌ છોકરો નાશ પ્રગટ થયેલો છે અને હું સાંજે આ વર્લ્ડ માં સબસે નાના લઘુત્તમ નિશ્ચય થી ગુરુત્મ છું ઉપર ભગવાન રેલા કે હમદુઈ પર છે અમે આ કે વિજ્ઞાન છે આ તો આ ધર્મ નથી ધર્મ હતો તો વાત થઈ ગઈ વિરોધાભાસ આ તો વીજ્રષ્ટિ બોલે પણ એક શબ્દ વિરોધાભાસ મેં દેખન કયા કર્યા બને દોપીલ દોડ લે બે પી દો તો એતા abelian yes yes yes સુમ મેં પી દો કે આપ પી તો નથી પીતા દાદા નથી પીતા હા બસ બસ કარიએ મને કઈ દુઃખ જ નથી મને જરાય દુઃખ નથી તમારે આવું કઈ નોકરી કરતા હોય બધું મેર છે બ્રહ્મચારી એકલા ઉપર એ લોકો વાંચી મન થઈ જાય છે અગિયારમી તારીખ પણ અમદાવાદમાં ઠંડક વાતાવરણ બે વાગે ઉઠે જ નહીં ને એક ચિંતા નહિ એક ઉપાધિ નહીં ઉપાધિ સોલ્વ થઈ જાય એટલે નવું વિજ્ઞાન નીકળ્યું છે આ વિજ્ઞાન છે આ તો ડાક્ટર બુ વાપરી દીધી આવું નથી હું માનતો જ નથી આપડે એક શબ્દ માં બધું સમજાવી દીધું ના માનો એ વાત બાકી હું તો મારા માં નથી યાદ નથી ના કરે શું ડોક્ટર સાહેબ સાડા છ વાગ્યા સર્વિસ ચાલુ થાય છે કેટલા વાગ્યા સુધી કેટલા કલાક ની સર્વિસ થઈ બાર કલાક આરામ કરે છે બધા કામ કર્યા કરે એટલું મારું પછી ચાલુ થઇ ગયું આ આ એટલી ઉપાધિ લોકો એની છે અને તે ભાઈઓ આશીર્વાદ આપીને જોડાવા માટે હું પોતે કજું કરતો નથી ફોન જ કરવાનું તારી એ બી આનું આટલું કર્યું તો પોતે ક્ષાન મારે જોઈએ છે આપડા બેઠા છે માગો માગો એ આપવા તૈયાર પણ માગતા ઘરમાં જે જરૂરિયાતી ચીજો હોય નાના ની જરૂરિયાતો પૂરી પડે ઘર માં જે જરૂરિયાતી ચીજો હોય પૈસા જો એવું કરી આપો જરૂરિયાતી ચીજો મળી રહે નઈ આધાર નીતિ રે શું કયું હું અમદાવાદ કરવાની સર્વિસ કરી ને અમદાવાદ આવવાની અમદાવાદ એને ના પાડી પછી અંજલી ના પાડી દેજલી હમણાં જ કેતી હતી ના હું જાય તને ફરવાનગી આપું બીજું કામ આપું ત્યારે જ પડી જાય બીજુ કામ આપવાની છે કે અંજલી તો એની આવું ઘેર ખાવું પછી એક વખત એને તારીકાો ના થયો એટલે આમ એવું છે ને એડજસ્ટતો આવડું જોઈએ મારી એકદમ ચોખ્ખા બધા જ માર્ગ છે ને બધો પૈસા બગાડ નઈ આપડે માનતા નથી એમાં આપડે એમાં માનતા નથી એ ના માન માનવું મન નું કામ છે તમારું કામ નથી કામ છે શું કયું तो घर मंटाइए <laughs> ના પડે તો વાંધો નથી એમનું એડજસ્ટમેન્ટ દરેક થવું જોઈએ હું શું કઉ છું કે એવરી રેર એડજસ્ટેબલ જોઈએ મારે તમને કઈ બાકી બીજા કોઈ વાટે કાકા કોઈ નઈ છોકરો બતાવ્યો ને નાનપણથી મોટા ત્યાંથી પહેલાથી નહીં ચાકી જ નથી મેળતો નાનપણ થી મોટા બને ત્યાંથી પહેલાથી ચાકી જ નથી લૌકિક છે તે જોડે રહી આવે અલૌકિક જોડે આવશે આ લૌકિક બધું જોડે આવે અલૌકિક જેને વાસ્તવિક કહેવામાં આવે છે તે જોડે આવશે બાકી આ મારેલું તો કલ્પિત છે બધું માન્યતા છે એટલે આ જોડે વસ્તુ આ છે બાકી મુર્છા ન માર્યો પછી છોકરા ને આપી થાય એ વાત છે શું છે બેભાન પણ ખુશ માં મારા છોકરા ને બઉ મિલકત પણ આપતા છોકરા હોય છે કલાક જેવો વળી છે એક કલાક લેવા હોય તો શું થાય બાપે કયું મિલકત નહીં હાલ પછી બાપ દાદા મિલકત મારી નાખીએ તો નાખું કે હોય નહી આ દેહ પોતા ના થાય પોતાનો દાદા અનુભવી પુરુષ એમ નામ તો હવે લોકો આ મને કે દવા કરે તો અને એની જાતિ સારી છે જ જ નિમિત છે પણ હાર સારું હોય તો મટે એની બીજો આગળ ના મટે બીજો આપણને ના મટે એ હાર્ટ ઉપરિટી ઓફ હાર્ટી પચાસ થયા બંધારણ હાર ઘરની દવા ને ઘરની વાત એ ડાક્ટર ભાઈ દોધ ડાક્ટર ક્યારે થાય એ પોતે નિયમ એક્સેપ્ટ કર્યા હોય તો જ એ વૈજ થાય પોતે નિયમ ને એક્સેપ્ટ કર્યા હોય એટલે નિયમ સર રહેલા હોય ઝઘડા લોકો ના થાય બઉ નિયમ સર રહેલા હોય કઈ વાત વાતચીત કરજો ભલે સત્સંગ ના બધા ખુલાસા જ્યાં સુધી પોતાનો અહંકાર છે ત્યાં સુધી જે વાત કરે એ બધી લૌકિક વાત કહેવાય કેવી વાત કેવાય લૌકિક અલૌકિક હોય નઈ અલૌકિક તો જ્યાં અહંકાર કલાશ થઈ ગયેલો હોય એમાં વાસ્તિક સારી વાત હોય બાકી અલૌકિક હોય નહીં અને લૌકિક અલૌકિક ના પિક્ચરમાં સ્વાદ બહુ હોય નહીં જયારે સ્વાદ ખરો ક્યારે અલૌકિક તત્વ પામે તારે ભગવાન ક્રિએટર છે તે લૌકિક વાત છે ભગવાન આ બધું દુનિયા બનાવી એ જે વાત છે લૌકિક વાત છે ખોટી વાત પણ અલૌકિક એવું નથી ભગવાન તો આવી આનંદ ના દેખાય ગર્યું ના દેખાય ભગવાન ના રીતે છે કઈક ભગવાન ક્યાં રહે છે તને એવું લાગે કઈ ઉપર ઉપર ને બાપો એ રહ્યો દે આવ્યો આ છે કાલે કોઈ કચ્છ માં રહે છે તમારે કઈ કહેવાય લગી લેવરી જગત છે અને ક્રિએટન ની મહી ભગવાન પોતે મનુષ્ય વધારે વિકાસ થયેલો છે વૈસા તો આપવા ભગવાન તો તેના તે છે આવું બધું છે શું થયેલું છે નાના જીવો માં આવરણ વધારે છે આટ થાય છે કે હું બીજી હવે જગ્યા માટે મારે મારે ઘેર જેવું છે એવું કઈ સમજાય છે એટલું એટલું ભાન આવે છે કોને ઘેર ગયા તા તમે ઘેર કે પોતાને ક્યારે માં રહી મુકામ ભગવાન અંદર પ્રકાશ આપે છે જીવ ને કશું કરતા નથી બીજું જીવ માત્ર ને પ્રકાશ આપે છે એને જેટલો જોયું એટલો પ્રકાશ પ્રકાશ નો આનંદ આનંદ જ્ઞાન દર્શન બધું પ્રકાશ નો છે પરમ જ્યોતિ એ શું કે છે સંસારમાં શું કંટાળું તો કોઈ મુક્ત પુરુષી પાસે થઈ અને મારી સિટી લાવે કે દુઃખો સર કંટાળુ ધારે જઈને કે મારી ફાડી સર વચ્ચે આ દલાલ રાખ્યા ભગવાન સીધા નથી બેસે વચ્ચે દલાલ ને રાખ્યા બોલ્યા જગત માં નિવેડો તો આવ્યો કોલું કે બીજી કલાક માં લાગે કે સારું હલકા થતા જલકા થતા જઈશ હલકા થતા જ નિવેડો આવ્યો કેવાય શું કેવાય લાગે તે વિશામાં દવા આપી મારા છોકરા તબિયત બગડી ગઈ આપણા પગલબું થાય ને હું એને ના પાડી હું શું કરું એને પરેજી ના પાડી હોય બાકી બધી વાણી ના બોલાકે છે ઓ મોટા બોલ મારા કોણ બોલી રહ્યું છે શું લાગે છે આપને હા વરસાદ બોલે છે ક્યાં આવે કે ભૂલ થઈ બધા બધી ભૂલ નહીં થઈ પડી આજ પંદર વી વર્ષ થયા છે મને ખબર પડી જાય પૂરું જ્ઞાન નતું વાળી વાણી નહી માલકી માલકી વાણી બે જણ હોય એક ભેદ વિજ્ઞાની હોય તેની અને કેવિજ્ઞાની બે જણ ની માલકી વાણી હોય કોને જ્ઞાની હા બે ની માલકીઓ ગણી વાણી હોય અને બીજા બધા ભેદ વિજ્ઞાની કેવા જ્ઞાની બહુ કેજ્ઞાની એ કેવા જ્ઞાની નજીક માં ફક્ત કેવા જ્ઞાને અટક્યું છે કાળ લે લઈને ભેદ વિજ્ઞાની એ જ કેવ છે શું છે આ કેવળ જ્ઞાન તો સાચો લખવાના પડે આમ હાથ મુકર ને ઉકેલ આવી જાય નહી જાય ને ભેદ વિજ્ઞાની મળવાની પરીક્ષા નારાજા ભેદારે અમદાવાદ હોવાયા હતા બધો વડોદરાના આ આ ગુજરાત સંસ્કાર એક જ છે ધર્મ ના અને અફઘાનિસ્તાન માં જાય તાર અને આ બાજુ છે તેમાં જાય તાર જે આપડા આર્યપ્રજા ને અનાર્ય મિક્સર ત્યાં છે ને એ અનાર્ય એટલા ના સમજી શકે બાકી આર્યપ્રજા બની શકે બહુ હાઈ ક્વોલિટી સંસ્કાર તો એક જ ને ગુજરાતી બધું વાંચતા વાંચતા બધું આવડે ને પુનામાં આવું બોલે ને શું ઓછો થાય કે ના થાય હા લકીલ કે શું ઉડાવી મેલું હા ગણિત રાખીએ નહી તો કોઈને કેવાય આ સંસારી એમને આ મુક્તિ નું જ્ઞાન વિજ્ઞાન છે બાધક શું છે નવ કર્મ જ આ એ કેટલી બધી મુશ્કેલી છે અને છે તમારે કોઈ મુશ્કેલી એ નિરાપુર તાઈ માં ચટણીઓ બટડીઓ જમીન છે ઇન્જમાં તો દાદા વર્યા નઈ શું ખોટું દાદાની આજ્ઞા મેન વસ્તુ માંગલિક ભાવ જોયે માંગલિક ભાવ જોયે બીજું કઈ લુગડા પહેરા ઘડિયા પહેરી મારે શું વાંધો એતો ઓછું બદલી જાય એક માણસ છે દ્વારી ફરતા પેહલા દ્વારી ઠેરા ફરતા પેલા એ હું નથી પડ્યો આપડે પહોચી વળાય તો ઠેરા ફર્યા પછી ચાલે કે તમને કેમ લાગે હા સુરત માં થઈ ગયા સુરત નથી પહેરવા સાવધાન દિવાળી થી પગલ ઇચ્છા અનુપમ એટલા આપેલ શેર નહી પણ નહિ નહીં કરે ફરે અનુપણ આપશે દવા લેશે પણ ટાઈમિંગ નહીં હોય તો હેલ્પ નહીં કરે શું બધા સંજોગો ભેગા થઈ જવા જગ્યા આપને ખબર હતી કે હું કઈ જગ્યાએ બેસી છું કે મને ખબર હતી ના મને ખબર જે અનો રેગ્યુલેટર છે એ તો જાણતો હતો બે આ જગ્યા નથી કોમ્પ્યુટર બેઠા મારું ઓળખ કરવું તો હું એક જ છે જઈને ધંધો શીખવા અઘરો નહિ બોલતા નથી તમને કેવું લાગે અઘરો કરે ને અને એનાથી સાક્ષાત્કાર કરવો છે એ તો થઈ શકે કયું એનો વધારે દુનિયામાં અઘરા બગાડી ચીજ એ તમે શી રીતે કહો છો થઈ શકે મને કહે છે અઘરા બગાડી ચીજ હા બધા આચાર્યો શું ભાગના છે તારે મોક્ષ કે કોણ છો તારે હું તો કેમિસ્ટ છું કેમિસ્ટ કેમિસ્ટ થવાનું છે કે ભગવાન થવાનું હેલું ભગવાન એ પણ એજ કે ભગવાન થવાનું સહેલું નથી ભગવાન થવાનું સહેલું નથી મેળી એમ કબૂલ કર્યું એ થવું હેલું કે તું નથી થવું તે હેલું ભગવાન છો પોતે ભગવાન થયું હેલું છે તમે ઘરે નથી તે થયું અઘરું લોકો શું માને છે આ બધું હેલું છે કાયદો શું કે તમને કેવું લાગ્યું એ થવા અઘરું હોય પણ એના મોક્ષ મોગ કેવા કહ્યું ને મોક્ષ દાતા મળે તો નિવેડો છે નહી તો નિવેડો નથી દાન આપનાર હોવા જોઈએ એટલે દાન આપનાર નહીં હોવાથી લોકો શું મોક્ષ અઘરો મોક્ષ અઘરો ના હોય મોક્ષ અઘરો હોય ત્યારે એ બધું જાય જ નહીં ને જે ચીજ નો કારણો અઘર હોય તેનું કાર્ય પણ અઘરું હોય શું હોય મોક્ષ અઘરું હોય તો તુઃખ જ હોય અઘરી ચીજ નું ઉપાસના કરવાથી જે ફળ આવે તે દુઃખ હોય એવું લોકો ખ્યાલ છે ખરો થોડો મોક્ષ દાતા પડ્યા સિવાય આ ખ્યાલ દાતા બેસે જ નહીં જ અઘરી ચીજ ના થઈ ગઈ જો મોક્ષ ભાઈ એવો રસ્તો હોય કેવો ક્વાટા લાગવાના જ ક્યાં રે એ રસ્તો ફોરી કાઢ્યો એ રસ્તે ઊંચા તમને રસ્તા પર ચાલો ત્યાં ક્વાટા વાઘા એવો રસ્તો જોઈએ નઈ તો જો જૂની ઢબ હોય ને તો કોઈ માણસ પામે નહીં કાંટ પેલા પછી દેખલો પહેલા છોકરા ને બધા પુસ્તક આપવું જ મળે લોકો ની આજ્ઞા બહાર આજ્ઞા બાર ગયા એમને પોતાને ખબર નથી ભગવાન કૃપાલ શું કહ્યું બઉ વાંચન કરવાથી મનન શક્તિ ઘટે છે તો કઈ શક્તિ વાંચન કરવાથી મન શક્તિ ઘટી જાય માણસ નું ગજુ નહી કપાલ દેવ ના ગયા પછી કપાલદેવ ની વાત સમજવા માટે માણસ નું ગજુ નથી શું કયું તો ચારી કાકા કરે છે હજી હજી કાકા આ સંભાવના ભાવ તો હજી લહે કેવું ખાજો નઈ તો આતી વાત કોઈ સમજ ની પણ સ્વજન થી આથી વાત જર્જે નહિ અને સ્વચંદ નામ નો મહારોગ કેવાય બધા રોગ થી મોટો રોગ હોય તો અનંતવતા જો મારી નાખ્યા હોય તો સ્વચંદ નામ રોગે મારી નાખ્યા હોય